દહી વાળા ખાવાનું નાખશે બધું જ ખાવાનું કહ્યું રમણીય છે આગત ના થાય એટલું બધું રમણીય કુદરત રમણીય છે એટલી બધી રમણીય છે ફક્ત મનુષ્ય એકલા જ થતા એવા દેખાય છે બાકી જાનવર વાંદરા કેટલા રમણી દેખાય છે કે ફક્ત મનુષ્ય એકલા જ રમણી આખું ધારું હાય હોય હોય મોડા છે તારે ઘેર શું છે તારે છોકરા છે ઘણી ચણી બધું છે તમે નખો તમને ભેજો તો આવડત કે શું કરતા મટી જાય મટી જાય છે એની બે મટી જાય છે ના પછી આમાં બધા વાદળા બાબુ પોતે આપડા વાળા ચિકિત્સા વનસ્પતિ લઈને ખવડાય નહી પર્વતતા નહીં વકીલો આપડે વકીલો આપણે એમાં <laughs> શું <laughs> તું બોલાયું કહ્યું નથી પૈસા કઈ કયા મનુષ્ય જોડે રાખો છે અમારે આખી ભીડ થાય અમારું એક ખરો જાય એવું શું થાય પછી જવા જે નાચ તો ના શીખ્યો નથી પરમાત્મા થવાના ભેદ બધા પરંતુ હિન્દુસ્તાન ભારત દેશ નો મનુષ્ય દેશ ના મનુષ્ય કેવાય પરમાત્મા થવાની કોઈ ના કેવી ભૌતિક જવાબદારી છે શું છે એની જવાબદારી છે જવાબદારી બધા મદદ માટે જોઈએ મંત્ર મન જાય નઈ કેટલો આખો મંત્ર બોલા કે જ્ઞાને કરીને મન જાય આપડા પાણી ભાઈ નીચે રેડો બંધાયું નીચે અહંકાર એ શું કરે અહંકાર મન ને કાબુ રાખવું એ કુદરતી છે કાબુ રેવું ના રે મન ને કાબુ માં રાખવા શું કરવું પડે એ રીતે કાબુ રાખો તમે બધા માણસું કશું હાથું ખાલી ત્યાગ કરીને ભટેક ભટક કર્યા કરે રસ્તો જાણતા નથી મોફ માર્ગ એક જ હોય મોફ ના બાર જુદા ના હોય પુરાવો તને થયો તક તારે ગુરુ થયો તક તાર ગુરુ ગુરુ થયો પુરાવો બતા પુરાવા આપનાર મળશે નહી આમ તો ખોટું નથી પાછું શું છે અમુક વિષ્ણુ નો દર્શન થયો કોઈ ને બાપા ને કોઈ નો થાય છે કૃષ્ણ ભગવાન નિરંકર મતલબ આખો દાળ દેખાય છે કેવા દેખાય છે બોલી અજવાળું કેવું દેખાય છે એને જોનારો છે તે આત્મા એ નો એ તો દ્રશ્ય છે શું છે શાંતિ રે બધી કલ્પનાઓ એવો નથી વિજ્ઞાન છે એમાં આપડે બને ના કહીએ ખોટું છે એવું ના કહેવાય પણ જે જોઈએ છે સાચું એ અલૌકિક નહી લૌકિક દ્રષ્ટિ પણ સાચું છે પણ વાસ્તવિક અમે કોઈ ખોટું ના કીએન આપી મુક્ત જોઈએ છે કે શું જોઈએ છે એ પણ કહ્યું અમને તો એ જીવતા કોઈ જ્ઞાની પુરુષ હોય એના ચાપ કરો તમારું કલ્યાણ થાય શું થાય પાછા આવીને આપણને દર્શન આપ્યા કેમ કોઈ આવી દેહ જ પ્રાપ્ત ના થાય ને ના સૂક્ષ્મશલી હોય નહિ શરીર જ ના હોય અહી આવવું હોય તો એમને અહી આવવું હોય તો એવી ભૂમિકા મતેનંદ નું ધામ ત્યાં ગયા ની વિતરાગ થયા પછી જાય છે આખા જગત જોડે વિતરાગ થયા પછી રાકેશ રાકેશ છે તો અહીં ભટેક ભટેક કરે આ દેવ લોકો આવે દેવ લોકો તો આવે એ રા વિતરાક થવું પડશે સમજ પડે પછી હાથમાં પછી બરકત ને જે જે કરતો હોય પણ એવું કઈ કરે છે દારૂ પીએ અને હારું કરે એટલે આપડે કોઈ ના ના કહેવાય સમજ કર વાત તો સમજવી પડશે ને તમે લાલ છીએ એટલે બધા દર્શન કરવાના બધી માતાઓ નો કારણ કે મુક્તિ થઈ એમને એમ નઈ થાય મુક્તિ બધું કરતા કરતા થશે એટલે બધી કૃષ્ણ ભગવાન છે અંબાજી હાજરા હાજર તમારી ચીઠી લઈ જાવ તો અંબાજી તમારો સ્વીકાર કરે અંબેના લાલ ખે આદર થાય બધ મદદ કરે એટલે હનુમાનજી છે હા હનુમાનજી છે હા પછી અંબા માતા કાકા માતા પણ સંસાર માટે પણ ભૌતિક માટે મોક્ષ મોક્ષ જેવી ગાય્રી ગાય મંત્ર છે ને એના પછી આ લગભગ ગાયું રૂપક આપે છે આ ગીતા છે ને એના ઉપર ગીતા માતા રૂપક આપે એમનું સ્વરૂપ તો ખરું કે નહીં કે મંત્ર જ છે अपने तत्व धर्म संदेश गायत्री माता दर्शन आप बढ़ु आपे गायत्री एक उपासक शांति नीक्ष मन मन कल्पना के बुद्धि कल्पना थी बड़ी बुद्धि एना दिखाए हाँ અમે અહીં બેઠા છીએ ને કેટલાય મુસલમાન જ્ઞાની પુરુષ એટલે બધું બની શકે પણ જે બીજે રસ્તે આ કલ્પના કેવાય પણ પેલી કલ્પના કઈ પડે એને શાંતિ રહે ને શાંતિ આડે રસ્તે જતો પણ આપણું ફોડ પડે બધી બધી પ્રકાર નો ફોડ જ્ઞાની પુષ્પ પાડે છે ભણે થયા પુસ્તક વાંચા હોય ને અમુક ટાઈમ મારા ફેરવાની લાકડાની માં લાકડા માળા ફતી માળા ફેરવતા આપડે જોવાનું મારા ફોર્થ મસ્કીટ માં ભણે છે પણ તે દેવું પડશે ને ગ્રેજ્યુએટ થવું ગ્રેજ્યુએટ થવું અને ગ્રેજ્યુએટ થાય તો માળાય ના આ પુસ્તક ના હંગેશવી નહી તો એ ત્યારે કોના ઉભા થશે હું તો નિરાકાર હે નિરંજન નિરાકાર બસ એના કર્તવ્ય કરત ના આરા સામાન્ય સપનામાં દેખાય મે દેખાય ને અદવામાં દેખાય તો ધ્યાન કર્યું ને કઈ કઈ આ કામ કોટ લોકો કધુ જતું ને એ ગયું ને એ ગયું ને નિર્બળતા ગઈ ને હા અહંકાર કાઢો હેલી વાત આ રોંગ બિલફો કરવી મુશ્કેલ છે કેટલી બધી રોંગ બિલફો છે प्रकाष। प्रकाष देखा है से वो के ना जाए ना ये ये ये ये तो लाइट बंद थे दाड़ा दा नीकर आशरे खुश परम ज्योतिष्वरूप એટલે છે તો એકદમ ધબકારો થાય પછી ચમત્કાર છે એ તો બધા બહુ પણ થાય તમે અહીં આગળ જયારે કેવડાવ ત્યારે આવું તો અમૃત ને ખોલે છે અમૃત ને ખોલીએ છીએ ખોટો હિરાદો નથી તમારે જેટલું થાય છ મહિના બાર મહિના લૌકિક લૌકિક ના લૌકિક ના થાય બરાબર છે અલૌકિક નહી આપડે અલૌકિક હાથે ભોગ્યો રાખી તમારે લૌકિક ગમે બધું